બાળંગે <laughs> તણી બનિ Da-da-da-da-da <laughs> કોઈ યા હા <mully> ઉદાહ દરગાહ પરવારી ખાઈનિત કરે હજુ હમ હુકમ કરો હજુ દરગાહ પર ગુરુજી લાજ હરી જનમ કોઈ હેઠળ કરજોડી સાથ થી ફકીરી પકવે સાથ બને એમાં શબ્દ નો ખાસ સાથ હોય શબ્દ ના સાથ થી તેનો ઓથ એને એજ હોય પછી બીજી વાત ભરતો રહી એટલે એવી એક જિજ્ઞાસા તરીકે વિનંતી કરી મુંબઈથી કુંવરજીભાઈ એ બે દિવસ થી અહે એકદમ જિજ્ઞાસા દર્શાવે બીજા નંબરમાં આપણે થોબણ કર્યું છે કે મને સપનું એવું તો આ પછી એમાં કોનો સાહેબ નો આ તો એક સપનું છે ઉતા વગર નથી આવતું તો આ સમય સાંજ સપના પેંગલા સપનું આવ્યું એવું બંગલા ને સપના આ સપનું મને એવું આવ્યું કે તમે બધો રાજપાટ છોડી અને સાધુ બની ગયા અને સાધુ ના રૂપ એવું કાને કુંડોલ જટાધારી અને આંગળે ભગુતી લગાવી લઈ આવું રૂપ મને તમારું જોવામાં આવ્યું રાજન કેશે એવા સપના તો કઈ ખાસ સાચા ન હોય પણ યોગાને યોગ ગુરુ મહારાજની કૃપા બની સીધી ભરથોરી જેવા પુરુષ અમર બન્યા અમર કપીચંદિ એવા અમર પુરુષ એમ કેશ તો આપણે કહી દઈ સમય તો સે ન પડશે આપડે જલ્દી એમ જેમ આવે એમ નામસણ અને પછી આપડે પછી કરશનદાસ બાપુ ને ભેરવી ના ભેરવી ની પટ્ટી એટલે ભેરવી એવા આપડે એ પછી કરી અને હું સાંભળે તો આપડે મોજ છે અને પાછા કદાચ જો ટેસ્ટ આવવાનું કીધું છે વચન છે ને ભાઈ જીવાન અને વચન માં ફેરશે જીવાન આપી કેમ કે પૂજ્ય અમરદાસ બાપુ પૂજ્ય છે અને પૂજ્ય કહી છે પૂજ્ય માની છે અને પાછા વક્તા પુરુષ અને પાછું સંગીત નું ગુરુ પ્રતાપ એટલે એના સામે પછી મારે કઈ બીજું કઈ વધારે આખ્યાન કરવું ઠીક નહીં જીવાન અને વચન એમાં તફાવત છે એટલે એવી વચન ની વાતો હોય છે પણ લાંબુ થઈ જાય આપડે એવું કઈ પાદરૂ થાય કે આવું છું આવું છું એટલે પછી બે ત્રણ દિવ આવે એટલે આપણને એમ થાય કે આવું છું આપણને એમ થઈ આવું છું એક જુબાન આવું છું એટલે તંડી નો આવે છું પછી આપણને આવું છું આવો છો એને કીધું આવું છું ha વચન કોણ પલટે માઈ કો ઘુમાયો વચન કોણ પલટે કે જન કુલ મેં અખાજ ખો વચન કહી કુ વચન કહે તાકી જબાન કટી કહે વૈતાલન તું વિકર મા એક વચન બોલ કબુન પલટ જાય નખ તો કાને કુંડળા અન જટા ધારી રંગરે લગાવી આવા સમીરે સાંજના સપના આરિયા સપના માણો લખ દુરજાય गुजरात सुप्रसिद्ध कलाकारों द्वारा गवायेला भजन सतवाणी लोकडायराकस साहित्य ने डाउनलॉड करने वेबसाइट भजन सतवाणी डॉट कॉम Android मोबाइल एप्लिकेशन सतवाणी MP3 थ्री